અમે નિરીક્ષ કેવાઈએ નિરીક્ષક કોઈ પણ પ્રકારની જયારે ઈચ્છા નથી આ દેશના પણ માલિક નથી આ વાણી જે બોલે છે ને તે કોણ બોલે છે ચેપ રેખર બોલે છે કોણ બોલે છે કોઈ રીતે બોલે છે અને ઓરિજલથી આપણે કોઈ માય સ્પીચ નથી માટે આ સરસ્કૃતિ પ્રત્યક્ષ સંસ્કૃતિ છે માય સ્પીચ આવ્યું એક વિદ્યા કોની વાણી સ્પી માય વગર ની હતી એને દેશ કહેવાય શું કેવાય ચોવીસ સિક્ટોબર શું આપે જાય એટલે અને અમે જ્ઞાતા ઉપર જ્ઞાતા દ્વારા રાખીએ શું શું શું ભૂલ થઈ રહી એ દયા કરીએ એટલે આ વાણી વેચાય એટલા માટે ફ્રી ઓફ કોસ્ટ પુસ્તકો આપી તમે બધી રીતે અનુકૂળ છે ભક્ત આવે કાલે તમારે આવી અને અહિયાં આગળ મને કહી જવાનું આવે કાલે બીજી કઈ જવાનું છે અને હિરુભી એ વ્યવહાર છે કેવું છે વ્યવહાર છે વ્યવહાર સત્ય છે અને તમારે ત્રણ વ્યવહાર માં બોલો તો ગુનો છે અને અહિયાં આગળ નિશ્ચય તમે હીરુભી બોલો તો ગુનો છે બધા ગુના ને તમારે સમજી જવું જોઈએ બોલ્યા છે હું છે તે હું નિર્મલ આચાર્ય હું યશો વિજયજી એ બધું જ એ બધું જ છે ભ્રાંતિ શું થયું હાજી ગોઈજમ ગયું અને મમતા પણ જતી રહી હાજી ગોઈજમ અહંકાર ને મમતા દેવ નાશ થઈ ગયો છે અને એનો ત્યાગ થઈ ગયો અહંકાર ને મમતા નો તાર રહ્યું એમાં શું બેઠું કારણ કે શુદ્ધાત્મા છું ગ્રહણ થઈ ગયું શું થયું શું ગ્રહણ થઈ ગયું હું શુદ્ધ આત્મા છું પોતાનું થયું ગ્રહણ થઈ ગયું અને અહંકાર મગ થઈ ગયોગ નો પેલા કુટું તમારે રહ્યો નહિ હવે તમારે નિકાલ કરવાનો રહ્યું સમજાયું તમે હવે આજે તમે શુદ્ધાત્મા છો એ થઈ ગયા નથી એનું થઈ ગયા નથી સુધાત્મા છો પણ પ્રતિ થયું પ્રતિ અને ધીરુભાઈ છું તે સાહેબ સંગીત ઉત્પન્ન થયું શું થયું સાહેબ સંગીત કૃષ્ણ ભગવાન જે સંગીત હતું એ સંકેત તમને ઉત્પન્ન થયું હવે મુઢાસ દર્શા હતી મુઢાસમાં દશા હું કેશવજી છું એ મુઢાસ માં દસ્યા હતી કેવી હતી આત્માની મૂળ દશા હતી ભૌતિક સુખોમાં જ સુખ માનતા હતા એ માન્યતા જ ફરી ગઈ બિલીફ રોંગ બિલીફ હતી ફ્રેક્ચર થઈ ગઈ આજ રાઈટ બિલ બેસી ગઈ એટલે સમ્યક દર્શન ઉત્પન્ન થયું એટલે હજુ થયું નથી એટલે અંતરાત્મા દશા થઈ ગઈ દશા અંતરાત્માની અને શુદ્ધાત્મા સુતિ બેસી ગઈ શું થયું દશા કઈ તક અંતર આત્મા એટલે ઇન્દ્રિય ઇન્ડિયન ગવર્મેન્ટ શું કામ કરવાનું આવે ફાઇલ આવે ત્યારે ફાઇલ નો અને ફાઇલ ના હોય ધ્યાન કરવાનું આ બે કામ કરવાનું પછી ઇન્ડિયન ગવર્મેન્ટ બંધ થયું આ ફાઇલો પૂરી થઈ જાય એટલે ફૂલ ગવર્મેન્ટ સમજ ને આ ફાઇલો પૂરતું જ રહ્યું આવે આ જે ફાઇલ થઈ નવી ફાઇલ ઉભી થશે નહીં અને જૂની ફાઇલો પછી નિકાલ થઈ જશે હવે કર્મ જ નહીં બંધાય હવે તમને કર્મ બંધાય નહીં કર્મ કરતા તે કરતા છૂટી ગયો હવે એટલે કર્મ બંધાય નહીં એટલે સંવર જ રહેશે નિરંતર કેવું રહેશે સંવર રહ્યા કરશે નિરંતર કર્મ બંધાશે નહીં ભક્ત એક બે અવતારો કર્મ બંધાશે આજ્ઞા પાડવાની લીધે એક કે બે અવતાર તે તો તે અહીંથી તમને સિમંદર સ્વામી પાસે જ જવું પડશે ત્યાં મારી બે ક્ષેત્રમાં તમને ખેંચી લેશે કારણ કે આતે ત્યાં ધોતેર બંધ થાય તે અહીં આ ક્ષેત્રમાં રહી શકે નહીં એને થી વધારે થાય છે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલતો નથી ને એવું વર્તન માં રાખતો નથી મન વાણી બધું જે જુદું જુદું થઈ ગયું જયારે ત્યાં આગળ મહાવી ક્ષેત્રમાં મન વાગણી અને મન વાણી એકતા છે કેવું છે મનમાં જુદું હોય વાળી જુદું એવું બને મને મનમાં જુદું મન વાણી એટલે અહિયાં આગળ એટલે ક્રમિક માર્ક ફ્રેક્ચર એટલે આ ક્રમ ઉભું થયું છે ફરી પાછું ક્રમિક માર્ક શરૂ પુણ્ય લાયો હોય તો થાય હવે ત્યાં સુધી આવ્યું હવે નિષ્ફળ હા હવે તક્ષપાત રહ્યો નહી આપડે હું જૈન છું કે હું વેડિશનલ છું એ મસાજ ના રહે આપડે શું રહ્યો આ મત કે મારો અને મતા આત્મા વૈષ્ણવર્મી હવે તમે શુદ્ધાત્મા એટલે તમારું શુદ્ધાત્મા એ જ તમારો આત્મ ધર્મ સ્વધર્મ કેવાય સ્વધર્મ સ્વધર્મ પોતાનો એટલે મુસલમાનો સિદ્ધાત્મા દેખાય ના દેખાય આપણે સીધા ના આવ્યું જૈન આવે એવું ગુજરાત ખાતે વ્યવહારથી બોલવું પણ નીચેથી ના હોવું એ તો હવે આ જ્ઞાન મળ્યા પછી ગભરા શું કહેલું કે આ જ્ઞાની ને પડી રહે શું કહ્યું નહીં તો ચોથા આરામમાં પડી ગયા તું સેતા આપણે ગેરજીને કહીએ કે મોટા છોકરાને દુકાન પર બહાર છું અને હું મારું આત્મકલ્યાણ કરી લઉં ત્યારે વાય શું છે પણ બે બે ત્રણ વર્ષ પછી અમને પણ બોલાવતા રહેજો કહે ને રીતે કલ્યાણનો માર્ગ તો ચાલુ હતો પણ અત્યારે બધો ઘુસવાડો બધો છે કે હું કઉક મારી જોડે પડી રહ્યો તો તમારી ફાઇલો બૂમમાં બૂમ કરે ભીરુભાઈ આવ્યા છે ધીરજી આયા છે કેસેજી આયા છે કેસેજી હું કહી જવાનો હતો પણ આવી બુ આ બૂમ કરે એટલા તમારે ભાઈ લો તમને છોડે નહીં હવે આ ખરી રીતે જ્ઞાની પાસે પડી રહેવાનું છે કે વાતાવરણ એટલું શૂતો હોય એને એમનું નિર્જા શું કહેવાય એનું મુખારવીને જોયા કરતી અર્થે દયા કરવાથી એમની શક્તિઓ આપણને નિરાશ પ્રાપ્ત થયા કરે શું થાય ખબર એટલે માટે આ થઈ શકે એમ નથી તો બીજું એના માટે તમને શક્તિ દૂધ આપવું કે જે થોડું ઘણું થાય જેટલું થાય એટલું તો કામ તમારું ચાલુ થશે ખબર એટલે તમારે રાતે જ્યારે સુઈ જાઓ જ્યારે સુ નવ ઉદાસ અગિયાર પહેલા હાથે આપણે વધતો નથી જ્યારે સુ જાઓ તો હું હાથો અને આ દાદા દાદાનું નિધિ છે એવું છે શું રહેવું છે દાદા મને દેખાય તો શું બુદ્ધિ વખતે ઝોંખું દેખાય તો વધુ ના રહેતો બુદ્ધિભાઈ રન કરે પછી પણ હું ઢોંખું દેખાય તો દાદા દેખાય એટલે બસ અરે આ મોડેથી કોઈને અડચ ના થાય એ રીતે હું શુદ્ધાત્મા સુધાર ભણ હોય એટલું જ આપડે કોણ સાંભળે એવી રીતે બોલતી અને ઘરમાં કોઈ ના પડે એ રીતે બોલતા બોલતા બોલતા બોલતા શું ઊંઘ આવી જશે આખી રાત બે પાંચ દિવસ ઊંઘાઈ જાય નઈ તો ઊંઘી જવાનું આપડે એક પાંચ શું કર્યું કે ઊંઘાવા માં ગોઠડી તરત એટલે છૂટી કરીને અડધો કલાક જાગ એવું નહીં કરવાનું ઊંઘી જવાનું તારે ગોઠવડી રહી જશે એના ત્યાં કાલે મફત માલ જે છે નામી જવાનું આપણે ગોઠવણી કરીને અને પછી પછી તમારે મારી પાસે આવવાનું કે બુદ્ધિને એવું ગયા બુદ્ધિ જરા નાખે એટલે બુદ્ધિને એમ કહી દેવા જરા મળે છે કે ભાઈ કાલ બપોરે જમવા આવજે આજનો દિવસમાં માની જશે તમે કહેશે ને તમારે કહેવાય એટલી વાત ધન ગણી જય તો સબક લાગે છે એટલે કાલ બપોરે જમવા આવજે હવે શું થયું થઈ ગયું રાત દેશ ઓછા થઈ જાય કે હું નથી ત્યાં મટી બધી ક્યારે આવી શકાય કે તમારે જે વાલમ વાલી ચીજ મને અર્પણ કરો તારે વ્યવહારમાં જે વાલી ચીજ છે તો એ અર્પણ કરી શકાય લઉ તો હું જ ને હા પણ બીજા એટલે આ તમે કઈ સારા આપી તી મન વધારે એવું તમને લાગે છે હા દાદા ને ને. આ કળા પૈસાઇ જાય મન તો આજ ખુશી થઈને દાખલા બે હજાર ભરવા લક્ષ્મી ઉપર નો પ્રેમ ઘટ્યો એટલે આત્મા થઈ ગયો જ્ઞાની પુરુષ ની મન વચન મન થી ધન થી એ સેવા કરી નહી ક્યારે તૂટે એકદમ સરકારે કઈ વેરો નાખ્યો અગર તો ચોર લઈ ગયા અને આનાથી લોટ થઈ ગયું હાથમાં આવ્યો પ્રગતિ બદલાતી જાય દાદા પેલા એમ કે છે બેન કે પરિસ્થિતિ બઉ ખરાબ હતી એટલે લો હું કરું છું સારી વસ્તુ છે એમ લાગતું હતું કરું છું એ સારી વસ્તુ છું એવું લાગતું હતું દાદા આવ્યા પછી સમજાયું નઈ કર નઈ કરતા રહેસાકાય નાખી દેવાય બીજે બીજે બધે કર દૂધ મુંડા બનાવાય એટલે કરો આ કેવી રીતે તો શું કે આપડે ચિત્યા આપડી મૂડીમાં ઓછા ના થઈ જાય ઓછા ના થઈ જાય ઓછા ના થાય બઉ પૈસા ના જતા રે એવી રીતે સારું શાક લે એના કરું શાક લેવું અને વધારે પૈસા ખર્ચ ના થાય એના કરે ચડેલું શાક લે એના કરે દાદા ઘર ખર્ચ માં થોડા જમે કરી લઉ એમ બીજા કયા કરે જવે કઈ ને માટે રાખી મેલા છે તે લો જો હારે રસ્તે નહી તો લોક કહેવાય આ રતે વપરા માટે પારકા માટે વપરાવું તેા લોકતી દે પારકા માટે પોતલ માટે વપરા લોકતી દે નહીં એટલે લોભની ગંથી તોડવા માટે કહીલું ઇતનથી મનથી ને ધનથી સેવા કરી્ઞાની બોસની આ દી વાતમાં કોઈ બતાય નહોતા કીઓને વધર હોય છે ને એ ઉ દાદા કે વધાને હોય છે પુરુષને હેવી હોય છે મળા કાઠો બધી ઘરની વાઇફો હોય ને એ નોબલ હોય એવું હોય છે સારા મને આપે તૂટેલું આપેલું નહિ નઈ દાદા આપેલું જ નહીં બધા નહીં અમારા બજે કુટુંબમાં પટેલો પટેલો જ્યાં જીકા પછી એટલે પછી ખુબ રાજય મને રાજ હું પોતે જ વાહ વાહ થાય તો માનની કાંઠ વાહ વાહ થાય હોય છે ધર્મ ના આપે પણ મોટી ઘા નહીં જે લોભ ની ઘાટ મોટી બંને ઘાંઠ નુકાનક ગજવામાં છતાં કોઈ મંદિર માં નાખ્યા નઈ આમ નાખવાનું મન ના થાય પૈસા હોય તો સારા કામ માં ગયા તો લોગ સુ થઈ ગયો કરો અને પૈસા ભેગા કરો એ લોકો ના કરાય એ લોકો પૈસા સારી જગ્યા વાપરે માટે એ લોભ ના કહેવાય એ તો લોભ જ કેવાય બધું કરકશે કરે તેનો બધો નઈ કરવી જ છે મી તો એક મોટો આધાર છે એ લોભ જ પણ એ લો જગ્યા વપરે એમના મનમાં છૂટ્યો હાથમાં છૂટવા મળ્યો એટલે એ લો તૂટી નઈ તો એ લોભ જ ત્યાં ત્યાં ચિતરે ત્યાં ત્યાં ચિતરે હાથમાં ભરકાૂટી ગઈ લો બે હાજર હતા મન વચન થી મન થી ને ધર્મ થી જ્ઞાની સેવા કરવી પછી જ્ઞાની ધર્મ પૈસા જોઈએ પૈસા જોયે કારણ કે સારી જગ્યાએ લોભ ની વાત ચાલુ કરી દેલ વેપારી બધા દાદા લોગની ઘાટ ખબર નથી પડતી મારાથી ધર્મ પૈસા વપરાતો રાહવા કરવા તો પાંચ લાખ આપી દઉં માન ની ગાંઠ કહેવાય વા રહી કઈ મન મોટું છે મુશ્કેલ છે મારા જેવા ને ના હોય તો હજી પહોંચે નહિ વી લાખ ને તો ઓગણીસ લાખ નો ચેક લખે હા તો લખવાના જ છે એ તો લખવાના જ છે ये तो नहीं जी लाख लाख पूरा करने नक्की करेल गमी जाए નાગર છો કે છો નાગરું છે મદ્રાસ નજીક આવ્યું ને ગુજરાત માં ગુજરાત માં કઈ આવ્યા એ ખબર નથી નામ નયમેશ નયમેશ નયમેશ નય નયમેશ ખરેખર નયમેશ હા કઈ માય નયમે માય કે ના છું પણ નય નહી ઓળખવાનું નામ ના જાણવું જોઈએ બધું એવું જેવું ના જાણવું જોઈએ तो चालते हैं ड्राइवर 40 से गए एम तीस वाले हां वो उधर जासी अब उतरे कर दुकान पे तो मेरा नाम पूछ रहे हैं बड़ा तो नामज पूछे छे ना बड़ा तो नामज पूछे छे ना ना बस करे करे पूछन वाला मलिया पता है अगर कुछ करू कसुद नहीं नाम से चलाए रहे नहीं ना खर, करे करे आप कोन से गाड़ी से ચિંતા થાય <laughs> <laughs> <laughs> નહીં દીવાની નાદ પડી જાય તો થાય જાય મજા આવે મજા આવે પપ્પા ને મજા ચિંતા થઈ ગઈ આપડાઈ ગયે પૈસા ના પૈસા જાય નહી ના એક જુદા લેવા લેવા કે આપડે આ તો આપડે રાખે ને સારું ને છોકરા રાખે છે મા બાપ એટલે સારું ના રાખે શું કરીએ આપડે બાપે ના મંદિર માં રેવાનું પછી ગયું મંદિર માં રેવાનું પછી ગયું મંદિર માં નફર કરી હજુ વાંચવાનું છે ત્યાં બધું ભણવું છે તારે લાઈન કરે સાદરશી બનેલા છે કોમર્સ કોમર્સ ના ગ્રેજ્યુએટ થયેલા બાર ઇકોનોમિક્સ માં ઇકોમ્સ ઇકોનોમિક્સ ઇકોનોમિક્સ એક જ ભાઈ છે બેન છે અત્યારે પપ્પા સારા મળે મમ્મી સારી મળી બધાને કઈ ના મળે તને સારા મળી ગયા છે ખબર નથી કર્યું કોને પૂછવું કે મને પૂછાય ખબર નથી કયા ગામ એના બધા કઈ બાદરા છે ને ને ને દુનિયા કોને બનાવી છે ભગવાને એમને તો એવું કયું છે એમને તો એવું કયું છે કે ભગવાને બનાવ્યું પુસ્તક ભગવાન બનાવેલી છે અનાથી અનંત છે એટલે પેહલેથી છે એને બધા જરૂર નહી બનાવવાની જરૂર નહીં પડે એવી આ દુનિયા ભગવાન જો તારે ક્યારે વાતચીત થઈ હતી ટાઈમ આવે ત્યારે ખબર નથી મળી આવે મહેન્દ્ર કાકા ને વસંત કાકા બીજો કયા વસંત કાકા ચાર દિવસ અમેરિકા અમેરિકામાં છે જયા કઈકા સારા માણસ હતા ભગવાન ના ભગવાન ના હાથમાં આપણને થાય કે અહિયાં રાતે ખબર આશીર્વાદ લઈ ને કરવું છે મન પેલી ચોપી લાવે એક ચોપડી આલો પછી આપણને ખરાબ નથી એનું કશું નહીં મહેનત કોના માટે કરીએ આપડે કરીએ હા પણ એતો તમારે સારો હોય નીકળે સારો નીકળે તો તમે આપો ને આપો કેમ અપાય વિનય હોય પપ્પાજી આખા આનંદ કરાવતો હોય તો બરોબર છે ને મારું કેવું મહારાજ મહારાજ છે ને અકદાર એવું કઈ મારી મગા તમે રાજી ખુશી ના આપો કઈ બે આપી રાખજો બે વાત બીજે આવી જાઓ યાર ચિંતા નહીં કરી દે નામ થયું દેખાય દેખાય કોઈ કરતા જગત માં દેખાય રહી ત્યારે શુદ્ધ ઉપયોગ કેવાય ક્યારે કેવાય કરતા કરતા આપડું નહી બીજા બધા મારા માં બુદ્ધિ નથી એટલે બુદ્ધિ માં પડશે માર ખાશો સમજ મારા બુદ્ધિ નો સ્વાટ નથી અને તમે બુદ્ધિ માં પડશે માર ખાશો શું કહ્યું આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ તપ નથી છોકરા બકરા આજે સવાલ મારે નઈ તો એ શુદ્ધતા દેખાવી ગઈ આપડે શું કહ્યું પાંચ હજાર શુદ્ધતા દેખાય છે એવું દેખાડવું છે આ વિતરાકરું શુદ્ધ ઉપયોગ આવી મોક્ષ આપે એ સંસારમાં હરતા ફરતા મોક્ષ આપે શું કહ્યું ચાલો આવી જ નિરંતર સમાધિ રે છે અને ચાલો તો દાવા કેમ જતા હતા કેમ જતા નથી કેટલા સંસ્થા નું દુઃખે નઈ તે પેલી મૂકતી અને પછી નિર્વાણ મુક્તિ બે આવતા પછી નિર્વાણ મુક્તિ આ બધ રૂપિયા નથી આ દર્શન અહીંયા આવે નહીં કઈ બોલાવા દઈએ નહીં તમે વિતરા હોય બોલાવા દઈએ નહી ભાવના દાદા ભગવાન નમસ્કાર કરતું બોલ છે ગઈકાલે મોત આપ્યો કેટલા ગુલાબાડી માં દર્શન થયા હતા આપણા ચૌટાપુલ છે ને ત્યાં દર્શન થયા હતા સનાતન હોલ માં વધાર્યા હતા સાધુ સંતો તો જગત માં બધા બઉ છે શું કયું અને એટલે બધા જગત ને હિતકારી છે શું થાય છે જે મોક્ષ આપે શું કલે ત્યારે જોવાનું આમ આપડે આ તો બધું માર્કેટ બટ્યા